લૂકની લખેલી સુવાર્તા એનો બાવીસમો અધ્યાય લૂકની લખેલી સુવાર્તા અધ્યાય હવે બે રોટલીનું પર્વ જે પાસખા કહેવાય છે તે પાસે આવ્યું તેને સી રીતે મારી નાખવો તેની તજવીજ મુખ્ય આજકો તથા શાસ્ત્રીઓ કરતા હતા કેમ કે તેઓ લોકથી બીતા હતા યહુદા જઈશ કાર્યોત કહેવાતો હતો જે બારમાનો એક હતો તેમાં શૈતાન પેઠો તેણે જઈને મુખ્ય આજકો સરદારોના હાથમાં તેને સીધી રીતે સ્વાધીન કરવો તે સંબંધી તેઓની સાથે મસલત કરી તેથી તેઓએ ખુશ થઈને તેને પૈસા આપવાનું વચન આપ્યું તેણે કબૂલ કર્યું અને લોકો હાજર ન હોય તેવા પ્રસંગે તેને તેઓના હાથમાં સ્વાધીન કરવાનો લાજ તે તાકી રહ્યો खमी रोटली नो दिवस आज्ञ करवे तथा योहान ने एम कही पासखा सीध करो कि आप खाई तीन पूछू के अं सी करे ए विषे तारी सी इच्छा है कहू ते कि शहर में पेसता पाईनी गागर लाई जता एक पुरुष तक सामो मैं તે જે ઘરમાં જાય ત્યાં તેની પાછળ પાછળ જજો અને ઘરના માલિકને પૂછજો કે ઉપદેશક તને કહે છે કે મારા શિષ્યોની સાથે હું પાસખા ખાઉં તે ઉતારાની ઓરડી ક્યાં છે તે તમને સરસામાન સહિત એક મોટી રૂમ તમને બતાવશે ત્યાં તમે તૈયારી કરો તેઓ ગયા અને જેમ તેણે તેઓને કહ્યું હતું તેમ તેઓને મળ્યું અને તેઓ પાસખા તૈયાર કર્યું વખત થયો ત્યારે તે બેઠો અને તેની સાથે બાર પ્રયત્નો પણ બેઠા તેણે તેઓને કહ્યું કે મરણ સહ્યા આ પાસખા તમારી સાથે ખાવાની મને ઘણી ઈચ્છા હતી કેમ કે હું તમને કહું છું કે દેવના રાજ્યમાં તે પૂરું નહીં થાય ત્યાં સુધી હું તે ફરી ખાવાનું નથી તેણે પ્યાલો લઈને સ્તુતિ કરીને કહું કે આ લો અને અંદરો વેચો કેમ કે હું તમને કહું છું કે દેવનું રાજ્ય નહીં આવે ત્યાં સુધી હું હવે પછી દ્રાક્ષનો રસ પીનાર નથી પછી તેણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી અને તેઓને આપીને કહ્યું કે આ મારું શરીર છે તે તમારે માટે આપવામાં આવે છે મારી યાદગીરીમાં આ કરો તે પ્રમાણે ભોજન કર્યા પછી તેણે પ્યાલો લઈને કહ્યું કે આ પ્યાલો તમારે સારું બેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે પણ જુઓ જે મને પરસ્વાધીન કરે છે તેનો હાથ મારી સાથે મેજ પર છે માણસનો દીકરો ઠરાવ્યા પ્રમાણે જાય છે ખરો પણ જે તેને પરસ્વાધિન કરે છે તે માણસને અફસોસ છે તેઓ અંદરોઅંદર પૂછપરછ કરવા લાગ્યા કે આપણામાંનો કોણ આ કામ કરવાનો હશે આપણામાં કોણ મોટો ગણાય છે તે સંબંધી પણ તેઓમાં વાદ શરૂ થયો તેણે તેઓને કહ્યું કે વિદેશીઓના રાજાઓ તેમના પર માલિકપણું કરે છે અને જેઓ તેમના પર અધિકાર ચલાવે છે તેઓ પરોપકારી કહેવાય છે પણ તમે એવા ન થાવ પણ તમારામાં જે મોટો હોય તેણે નાના જેવા થવું અને જે આગેવાન હોય તેને સેવા કરનાર ના જેવા થવું કેમ કે આ બેમાં કયો મોટો છે જમવા બેસનાર કે સેવા કરનાર શું જમવા બેસનાર મોટો નથી હું તમારામાં સેવા કરનાર ના જેવો છું મારા પરીક્ષણોમાં મારી સાથે રહેનાર તમે છો જેમ મારા પિતાએ મને રાજ્ય થરાવી આપ્યું છે તેમ હું તમને રાજ્ય ઠરાવી આપું છું કે તમે મારા રાજ્યમાં મારી મેજ પર ખાઓ તથા પીઓ અને તમે ઇસરાયેલના બારેકોડો ન્યાય ઠરાવતા રાજ્ય પર બેસશો સિમોન સિમોન જો શેતાને ઘઉંની જેમ ચાળવા માટે તમને કબજે લેવા માંગ્યા પણ મેં તારે સારું વિનંતી કરી कि तारा विश्वास खूटे नहीं तू तारा फरिया पी तारा भाईओं स्थिर करजे ते कहू कि प्रभु हूं तारी साथ बंदीखा में जवाने तथा मरवाने पर तैयार छू कहू कि पितर हूं ते कहू छ आज मरघो बोलया गाव हूं ते ओत नहीं तू तरह वो नकार कर सीओ कि जरा थ्याली तथा જોડા વિના મેં તમને મોકલ્યા ત્યારે તમને કશાની ખોટ પડી તેઓએ કહ્યું કે કશાની નહીં ત્યારે તેણે તેઓને કહ્યું કે પણ હમણાં જેની પાસે તૈયારી હોય તે તે રાખે અને જોણું પણ રાખે અને જેની પાસે તરવાર નહીં હોય તે પોતાનું કપડું વેચીને તરવાર ખરીદી રાખે કેમકે હું તમને કહું છું કે અપરાધીઓની સાથે તે ગણાયો એ જે લખેલું છે તે મારામાં હજી પૂરું થવું જોઈએ કારણ કે મારા વિશેની વાતો પૂરી થાય છે कहू कि प्रभु जो बे तरवार आ रही ते कहू कि ए बस बहार निकली रीत प्रमाण जयतून पहाड़ पर गयी पाड़ पा गया तर कह प्रार्थना करो कि ते पर न पड़ो आश्रे पत्थर फेंकाय एट्ले दूर ते ते थी दूर गयटण टेक प्रार्थना कर કે હે પિતા જો તારી ઈચ્છા હોય તો આ પ્યાલો મારાથી દૂર કર તો આ પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થાવ આકાશમાંથી દૂત તેને બળ આપતો દેખાયો તેને કષ્ટ સાથે વિશેષ આગ્રહથી પ્રાર્થના કરી અને તેનો પડસો જમીન પર પડતા લોહીના ટીપા જેવો થયો પ્રાર્થના કરીને ઉઠ્યા પછી તે પોતાના શિષ્યો પાછે પાછો આવ્યો ત્યારે તેણે તેઓને શોકને લીધે ઊંઘેલા જોયા તેણે તેઓને કહું કે કેમ ઊંઘો છો ઉઠીને પ્રાર્થના કરો કે તમે પરીક્ષામાં ન પડો તેજી બોલતો હતો એટલામાં તો ઘણા લોક આવ્યા અને યહુદા કરીને બારમાનો એક તેઓની આગળ ચાલતો હતો તે યસુને ચુંબન કરવા સારું તેની પાસે આવ્યો પણ ઈસુએ તેને પૂછ્યું કે યહુદા શું તું માણસના દીકરાનું ચુંબન કરીને પરસ્વાદિન કરે છે જેઓ તેની આસપાસ હતા તેઓએ શું થવાનું છે તે જોઈને તેને પૂછ્યું પ્રભુ અમે તરવાર મારીએ છું તેઓ મારા એકે મુખ્ય યાજકના ચાકાને ઝટકો મારીને જમણો કાન કાપી નાખ્યો ઈશુએ ઉત્તર આપ્યો કે આટલું જ થવા દો તેણે તેના કાનનો સ્પર્શ કરીને તેને સાજો કર્યો જે મુખ્ય યાજકો મંદિરના સરદારો તથા વડીલો તેની સાથે આવ્યા હતા તેઓને ઈસુએ કહ્યું કે જેમ તમે લૂંટારાની પાસે આવતા હો તેમ તરવારો તથા સોટા લઈને આવ્યા છો શું હું રોજ તમારી સાથે મંદિરમાં હતો ત્યારે તમે મારા પર હાથ નહોતા નાખ્યા પણ આ તમારી ગળી તથા અંધકારનું સામર્થ્ય છે તેઓ તેને પકડીને લઈ ગયા અને મુખ્ય યાજકના ઘરમાં લાવ્યા પણ પિત્તર દૂર રહીને તેની પાછળ પાછળ ચાલતો હતો ચોકની વચમાં અગ્નિ સળગાવીને તેઓ સાથે બેઠા હતા ત્યારે પિત્તર તેઓની વચમાં બેઠો એક છોકરીએ તેને અગ્નિના પ્રકાશમાં બેઠેલો જોઈને તેની તરફ એકી નજરે જોઈ કહું કે આ માણસ પણ તેની સાથે હતો પણ તેને નકાર કરીને કહું કે ભાઈ હું તેને ઓળખતો નથી પછી થોડી પછી બીજાએ તેને જોઈને કહું કે તું પણ તેઓ માનો એ છે પણ પિત્તરે કહું કે અરે ભાઈ હું એમાંનો નથી આ છે કલાક પછી વળી બીજાએ ખાતરીપૂર્વક કહ્યું કે ખરેખર આ માણસ પણ તેની સાથે હતો કેમ કે તે ગાળિલનો છે પણ પિત્તરે કહ્યું કે અરે ભાઈ તું શું કહે છે તે હું જાણતો નથી તે બોલતો હતો કે તરત મરઘો બોલ્યો પ્રભુએ ફરીને પિત્તરની સામુ જોયું તેણે તેને કહ્યું હતું કે આજ મરઘો બોલ્યા અગાઉ ત્રણ વાર મારો નકાર કરશે એ પ્રભુનું વચન પિત્તરને યાદ આવ્યું પછી તે બહાર જઈને બહુ રોડ્યો જે માણસોના હવાલામાં ઈસુ હતો તેઓએ તેના ઠઠા કરીને તેને માર માર્યો તેઓએ તેની આંખોએ પાટો બાંધીને તેને પૂછ્યું કે કઈ બતાવ તેને કોણે માર્યો તેઓએ તેની નિંદા કરીને તેની વિરૂદ્ધ બીજું ઘણું કહ્યું દિવસ ઉગતા લોકના વડીલોની સભા મુખ્ય યાજકો શાસ્ત્રીઓ સાથે ભેગી થઈ તેને પોતાની ન્યાયસભામાં લઈ જઈને તેઓએ કહ્યું કે જો તું ખ્રિસ્ત હોય તો અમને કહે પણ તેણે તેઓને કહ્યું કે જો હું તમને કહું તો તમે વિશ્વાસ કરવાના નથી અને જો હું પૂછીશ તો તમે મને ઉત્તર આપવાના નથી હવે પછી માણસનો દીકરો દેવના પરાક્રમને જમણે હાથે બિરાજશે બધાએ કહ્યું કે તો શું તું દેવનો દીકરો છે તેણે તેઓને કહ્યું કે તમે કહો છો કે હું તે છું તેઓ કહ્યું કે હવે આપણને બીજા પુરાવાની સી અગત્ય છે કેમ કે આપણે પોતે તેના મોથી જ સાંભળ્યું છે